માર્કની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય નવા કરારના બીજા પુસ્તક એટલે માર્કની લખેલી સુવાર્તા અને એનો પ્રથમ અધ્યાય દેવના દીકરા ઇસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે જો હું તારી આગળ મારા દૂતને મોકલું છું તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે રાનમાં પોકારનારની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો તેના રસ્તા સીધા કરો તેમ યોહાન રાનમાં બાપ્તીસ્મા આપતો અને પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રસિદ્ધ કરતો હતો અને આખા યહુદીયા દેશના તથા યુરૂસલમના રહેવાસીઓ તેની પાસે ગયા અને બધા પોતાના પા કબૂલ કરીને યરદન નદીમાં તેનાથી બાપ્તિશ્મા પામ્યા અને યોહાનનો પોશાક ઊટના રૂઆનો હતો ને તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તે તીળો તથા રાની મધ ખાતો હતો અને તેણે એવું પ્રગટ કર્યું કે મારા કરતા જે સમર્થ છે તે મારી પાછળ આવે છે તેના ચંપલની વાદળી હું વાંકો છોડવા યોગ્ય નથી મેં પાણીથી તમારું બાપ્તીશમાં કર્યું છે ખરું પણ તે પવિત્ર આત્માથી તમારો બાપતીસમાં કરશે અને તે દિવસોમાં એમ થયું કે ઈસુ ગાલિલના નાઝરેજથી આવ્યો ને યર્દનમાં યોહાનથી બાગતીસમાં પામ્યો અને તરત પાણીમાંથી ઉપર આવીને આકાશ ઉઘડેલું તથા પવિત્રા આત્માને કબૂતરની જેમ પોતા પર ઉતરતો તેણે જોયો અને આકાશમાંથી એવી વાણી થઈ કે તું મારો વારો દીકરો છે તારા પર હું પ્રસન્ન છું અને તરત આત્મા તેને રાનમાં લઈ જાય છે અને રાનમાં ચાળીસ દિવસ સુધી રહ્યો શૈતાનથી તેનું પરીક્ષણ થયું અને જંગલી પશુઓની સાથે તે હતો અને દૂતોએ તેની સેવા કરી અને યૌહાનના પરસ્વાદીન કરાયા પછી ઈસુ ગાલિલમાં આવ્યો ને દેવની સુવાર્તા પ્રગટ કરતા તેણે કહ્યું કે સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે પછતાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો અને તે ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો તેવામાં તેણે સિમોન તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીધા કેમ કે તેઓ માછલા પકડનારા હતા અને ઈસુએ તેઓને કહ્યું કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેની પાસે ગયા અને ત્યાંથી થોડું આગળ જઈને તેણે જબદીના દીકરા યાકુબ તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો સાધતા દીધા અને તરત તેણે તેને બોલાવ્યા અને તેઓ પોતાના પિતા જબદીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેની પાછળ ગયા અને તે કફરનહુમાં ગયા તરત વિશ્રામવારે સભા સ્થાનમાં જઈને તેનો ઉપદેશ કર્યો અને તેઓ તેના ઉપદેશથી અશ્વસ્થ કેમ કે શાસ્ત્રીઓની જેમ નહીં પણ અધિકાર હોય તેની જેમ તેણે ઉપદેશ કર્યો અને તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો તેણે બૂમ પાડી કે અરે ઈસુ નાઝારી અમારે ને તારે શું છે શું તું અમારો નાશ કરવા આવ્યો છે તું કોણ છે એ હું જાણું છું એટલે દેવનો પવિત્ર અને ઈસુએ તેને ધમકાવતા કહ્યું કે છાનો રહે ને તેનામાંથી નીકળી જાય અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો અને બધા એવા અચરત થયા કે તેઓ અંદર અંદર પૂછવા લાગ્યા કે આ શું છે આ તો નવો ઉપદેશ છે કેમ કે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે ને તેઓ તેનું માને છે અને તરત તેની કિર્તિ આખા ગાલીર પ્રાંતમાં ફેલાઈ ગઈ અને તેઓ સભા નીકળીને યાકુબ તથા યોહાન સુદ્ધા તરત સિમોન તથા આંદ્રિયાના ઘરમાં ગયા હવે સિમોનની સાસુ તાવે પડેલી હતી અને તરત તેઓએ તેના વિશે તેને કહ્યું पास आई ताथ पकड़ी उठाड़ी तरत मटी गये सेवा कर सांजे सूरज आथमियों तेरे बढ़ा मादाओ तथा भूत वर्गेलाओं पास लाया बार आग आखू शहर एक ठू थे न प्रकार रोग थी पीड़ाता था साजा कर घूतो ने का અને ભૂતો તેને ઓળખતા હતા માટે તેને તેઓને બોલવા દીધા નહીં અને સવારે પો ફાટતા પહેલા ઘણો વેલો ઉઠીને તે બહાર ગયો જઈને તેણે પ્રાર્થના કરી અને સિમોહન તથા તેની સાથે હતા તેઓ તેની પછવાડે ગયા અને તે તેઓને મળ્યો ત્યારે તેઓ તેને કહે છે કે સૌ તને શોધે છે અને તેઓને કહે છે આપડે પાસેના ગામોમાં જઈએ કે હું ત્યાં પણ ઉપદેશ કરું કેમ કે એજ માટે હું આવ્યો છું અને આખા ગાલમાં ફરીને તેઓના સભા જઈને તે ઉપદેશ કરતો હતો ને ભૂતો કાઢતો હતો અનેક કોળીઓ તેની પાસે આવે છે ને તેને વિનંતી કરીને તથા ટેકવીને કહે છે કે જો તારી ઈચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે અને ઈશ્વને દયા આવી અને હાથ લાંબો કરીને તે તેને અડક્યો ને તેને કહે છે કે મારી ઈચ્છા છે તું શુદ્ધ થ અને તરત તેનો કોળ ગયો ને તે શુદ્ધ થયો અને તેને સખત તાકીદ કરીને તરત તેને બહાર મોકલ્યો અને તે તેને કહે છે કે જોજે કોઈને કંઈ કહેતો ના પણ જઈને પોતાની યાજકને બતાવ અને જે કંઈ મૂસાએ ફરમાવ્યું તેનું તારા શુદ્ધિકરણને લીધે તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ કર प नी जात एटली बधी प्रगट करने लगे तथा फैलावा लाग्य ईसू फरी शहर में उघाड़ी रीते जा नक बहार उज्ज जगह में रहोग चार तरफ आता